શાંતિ ને ક્યારે થાય થાય એ ક્યારે થાય તમારે કરવી હોય તો આ બેન શીખવાડે પ્રમાણે કરવી હોય નથી અમારે ઉતાર ઉતાવળ નથી ને ઉતાવળ છે તમારે આત્મ શાંતિ સુખ છે ને આત્મ શાંતિ એજ સાચું સુખ છે ને છોકરા ને મોર પગી છે બોલે હિન્દુસ્તાન લોકો હા હાલ બોલો સ્ત્રી સ્ત્રી ને બિચારી મોર પગી બોલે કેટલો ભયંકર ગુનો કરે છે માણસો તમારા છે શું છે આંદર ના ગ્રહો બાર વાર કરો છો બે કામ થઈ જશે હું તો કહી દઉં પરપટો ક્યારે બુટે કહેવાય એકાદ ઇકોતેર થયા છે કેવિક છે હજુ રેસો કે છે બધા પતરી જાય એવું બોલે પચી વાર જ નથી તમારા પછી થશે ખરું થશે પાંચસો વર્ષ ચાલશે આપડે વરાધા પછી આજે લખી લેજો તારીખ કઈ તારીખ છે આકર્ષણ થતું નથી પછી પાછું થોડોક વખત થાય પછી થોડી વખત પાછું છોડી દે પાછો ધર્મ તરફ જાય એવું કેમ થાય છે એવું છે ને બરોબર આકર્ષણ નથી આ સગતું આકર્ષણ અને એટલું આકર્ષણ હોય તો કંટાળી જાય બધા કંટાળી જાય ને કંટાળી જાય એટલું જ આકર્ષણ હોય તો ધર્મ કંટાળી જાય જવાબ ને કારણ કે આ જગત માં ચાલે છે ધર્મ એ પછી થવાનું છે ખંડઈ ખંડઈ ખંડઈ દળી પીસ અને બુદ્ધિ વધે જેમ જેમ બુદ્ધિ વધે એમ બળાપો વધતો જાય શું જેટલું આ તાર જેટલી બુદ્ધિ વધી એટલું આ બાજુ વધતો પછી શુદ્ધાત્મા ની સમજણ વાળા ને બુદ્ધિ વધારે હોય કે ઓછી હોય આપનાર ને ભોગવવું તો પડશે આજે તમારી ભૂલ પકડ સાયન્સ છે આખું વિજ્ઞાન છે ભગવાન નથી આતો પારો છે કેવી છે પરોક્ષ પરોક્ષ ભક્તિ માં પ્રત્યક્ષ ભક્તિ હા હિસાબ લે પ્રત્યક્ષ ભક્તિ કરી છે આપણું અનુસંધાન ભગવાન માં અનુસંધાન જળવે છે એ માટે આપડે શું કરવું ભગવાન માં આપણું અનુસંધાન જળવાય રહે ભક્તિ કર્યા કરીશું એમાં વૃક્ષ કેમ કરી દેખાય તમે સમજ પડી ને બાર જોડા મૂક્યા હોય ભગવાન દર્શન કરે વગર લઈ જાય એટલે પછી ભગવાન પર સદ્ધાય ત્યાં નહીં એવા પ્રકારની વૃત્તિ કેળવવા માટે માણસે શું કેળવું જોઈએ કેવી રીતે માર્ગદર્શન લેવું જોઈએ પ્રત્યક્ષ નું વર્ષન કરવા પ્રત્યક્ષ ભગવાન કરવા તમારી પાસે આવી જાય આપણે એ માર્ગ તરફ જવું હોય તો શું કરવું જોઈએ સંસાર માંથી ધીમે ધીમે વૃત્તિ ઓછી કરી એ માર્ગ તરફ જવું હોય તો શું કરવાનું ભગત થઈ જવું છે ભાઈ કે છે આ બાબા ને ફી હાલતા જા એક વાર તમારું ઠેકોન નહિ પછી તમારું ઠેકોન નઈ ફી હાલતા જાઓ અગિયાર વાગે જવાનું છે રે ના શાક લઈને આવ્યો નોટ બતાવી ને આવું છું અને આ શાક લઈને આવું છું પછી બાબા ને ખીઆું છે નહીં પેલી ભાઈ કે બાબા ખીઆળવાનું છે અને શાક જો કરીશું તો બાબો ખાઈ જશે ને કે પેલા બને કે તું લો તેલ મુકાયું અને પેલા કયા શાક લેવા કોઈને નાખ્યા જ તું શાક આ શાક લેવા ગયા ભગત મળ્યો જોયું એટલે ભગત બધા ગેલા હોય શું હોય બધા ભગત માત્ર સમજાય છે પછી એને આપડે કે જમવા દે ને મને બસ્તી કરવા દે ને તમારા વેતા ના દેતા મારા દેવા ક્યાંક નાખે ભાઈ આપડે ગુના મારે નાખે આપડે ગુનામ આયા ક્યાંક ના આપડે ધણી પણ ક્યાં હતી આપડે ગુનામ ના આવી ગુનામ ના આયા તો ધણી ઉડી જાય એટલે આપણે સમજવું પડે જવાબદારી આ તો હું ભગત મળ્યું નરસિંહ મહેતા મોટા હવા મોટા ભક્તો મહાન ભક્ત કહેવાય નરસિંહ મહેતા જ્ઞાની જેવા ભક્ત કહેવાય તો પણ ગેલા હતા શું હવે ઉતરે એવા દીધી છે પણ અત્યારે માણસો ની મોહ મોહ વધારે શું થાય અને જેમ જેમ મોહ વ્યાપ્યો ઉતરતો જ ગયો આ તો ચોલા પ્રતાપ જરા મોહ વ્યાપ્યો છે આ ચોલો છે એના પ્રતાપ એ મોહ વ્યાપ્યો છે નહી તો મોહ પૂરેપૂરો વ્યાપી જાય સ્વાગતન થી ક્યાંય જાય આ તો એવું છે ને કે કઈક કઈક બંધારણ માં સોફા છે એ ડિઝાઇન થાય નથી આ સવાર ભાઈ હતા ને કેવી ડિઝાઇન હતી એટલે હું આ સોફા છે તેમાં તને સુધ પડતું નથી કારણ ના પહેલું જોયું એમાં સુટ પડે છે પાછા તેલા લાવવા પડે હવે લાવે ત્યારે છોકરો આત્મા કાપે ખરે નહી પૂજા ખરા પર એને સાથી પર કૂદતો એવું લાગે એટલે આ મો છે ને તે મો તમને જ કઈડી કઈ તેલ કાઢી નાખે આ મોહન મૂર્છા કરીને સાઈ ગઈડી નાખશે જો ભેદ હોય તો ભગવાન ના હોય તો ભગવાન ના હોય હા પણ એ ભેદ વર્તમાન ધરાયેલા છે આનંદે છે આનંદે શ્રી કૃષ્ણ ભગવાન જેને છે આનંદે મહાવીર ભગવાન જેને છે આનંદ ભગવાન અમારે પક્ષપાત જ ના હોય ને ભગવાન દાદા હા એમ કે છે કે આપડે એવું કહીએ કે આ બધું વ્યવસ્થિત જ છે છે તો પછી ભગવાન કોણ ભગવાન અનંત જ્ઞાન છે અનંત દર્શન છે એમની પાસે શક્તિ એમ ભગવાન જે આત્મા છે ને એટલી બધી અનંત શક્તિ છે કે તું એટલી શક્તિ ના હોત ને તો આ મોક્ષે ના જવા જે અનાત્મા ની માયા છે ને તે ભગવાન ના બાપ ને વાક્ય બોલવી આપડે મોક્ષે જતા વિઘ્નો મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકાર હોવા થી તેની સામે હું અનંત આગે મારે સિંગડા પીછે મારે લાખ માયા માથે સિંગડા લંબા નવ નવ આઠ કેટલા લંબા